સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનથી અંતરાય રહે છે તેટલું અંતરમાં દુખ રહે છે આપણી ફિકર ભગવાનને છે ભગવાન આપણી રક્ષામાં છે જેમ છોકરા મા બાપને ઘરેણાં કરાવવાનું કહેતા નથી પણ એની મેળે કરાવે છે તેમ આપણે ભગવાનને કહેવું નહીં પડે એની મેળે રક્ષા કરશે ને કહેશો ભગવાનના ભક્તને દેહમાં રોગ કેમ આવે છે તો એ તો દેહમાં વાસના બહુ છે માટે એની વાસના તોડાવ્યા સારું રોગને પ્રેરે છે અને પછી શુદ્ધ કરે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તીર્થને વિશે જળની બુદ્ધિ ન કરવી ને ભગવાનના ભક્તને વિશે જાતિની બુદ્ધિ ન કરવી મરને ભગવાનનો ભક્ત સ્વપચ હોય તો પણ પોતાના કુટુંબે સહિતનો મોક્ષ કરે છે ને તે વિના બાર ગુણયુક્ત એવો બ્રાહ્મણ છે તો પણ પોતાનો મોક્ષ કરી શકતો નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણા પ્રભુ તો હમણાં અહીં પૃથ્વી ઉપર છે આ વાતમાં ઘણો જ મર્મ છે તે સમજતા હોય તે સમજે ને આવી વાતો ને આવા સાધુ કોઈ દિવસ પૃથ્વી ઉપર આવ્યા નથી અને હવે આવશે પણ નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મધ્યનું અગિયારમો વતનામર્ત વંચાવીને વાત કરી આ વતનામર્થ બધાએ ગ્રસ્તને સમજવાનું છે અને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાંથી સંશય મટે જ નહીં સ્વામિનારાયણ હરિસ્વામીએ વાત કરી પ્રગટ ભગવાન મળ્યા છે તેથી પરિપૂર્ણ કલ્યાણ માનવું પણ અધૂરું માનવું નહીં ને સાધન કરવા અથવા સાધુ થાવું એતો તો બધું વિઘ્ન ન થાય તેને અર્થે છે પણ ઉપાસનાની દ્રઢતા રાખીને વળગી રહેશો તો પાર પડી ગયું છે અને જેવી રૂપે ભગવાન મળે તેનું ધ્યાન ભજન કરવું તે પુરુષોત્તમ ભગવાનને મેળવી દે સ્વામિનારાયણ હરિસ્વામીએ વાત કરી જે સત્સંગ શબ્દનો અર્થ મોટા સાધુનો સંઘ એ સત્સંગ અને જેણે મોટા સાધુને વશ કર્યા તેને ભગવાન વશ થઈ રહ્યા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વિષયના ત્યાગની ઘણી જ વાતો કરીને પછી બોલ્યા જે સાંખની રીતે કરીને જનક પેઠે જુદા પડવું એ પણ એક માર્ગ છે પણ આપણે તો વિષયનો ત્યાગ કરવો એ માર્ગ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક દિવસ સાધુએ ઘણી ભક્તિ કરી તે જોઈને મહારાજ રાજી થયા ને પછી વાત કરી જે કામ ક્રોધ આદિ જે અંતરશત્રુ છે તે જીવથી જીતાય તેવા નથી પણ અમે ને મોટા સાધુ તમારા પક્ષમાં છીએ તે અમે મદદ કરશું એટલે જીતાશે માટે તમે હિંમત રાખીને મંડ્યા રહેજો તે ઉપર ટિટોળીએ ગરુડની સહાયથી સમુદ્ર પૂરી દીધાની કહેલી વાત કહી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રથમ પ્રકરણનું સોળમો વચનામર્ધ વંચાવી વાત કરી જે ભગવાનને સંત જે વચન કહે તેમાં સંશય કરવો એમ પણ નહીં તેમ સંશય ન કરવો એમ પણ નહીં એમાં જ્ઞાન જોઈએ સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જેને જીવનું રૂઢું કરવું હોય ત્યાં સાધુની પાસે આવીને વાતું સાંભળજો